અલૌકિક મૂર્ત તરીકે જ્ઞાનેશ્વર નિરાકુર જ્ઞાન સંઘમેશ્વર સંઘમેશ્વર એટલે બધા ધર્મો ઉપર થાય છે મન હોય પરપોટો શબ્દ વાપરો છો એને તો આરામ ની જરૂર ખરી કે નહી દાદા दादाजे आज मैंने एक बहु आव अनुभव थो हूँ सवार सत्संग आ तो बारण्डा बंद था दस वागे आयो पची, मने बार के मैं जाओ अंदर ठोकी अंदर जाओ मार ठोकी ने अंदर जवादा मैंने क्योंकि दादा ना दर्शन तो बारणा उभे थे दर्शन कर पांच मिनिट हूँ त्या बैठो नौकार मंत्र बोली तो मैंने दादा ना सत्संगनसिक सत्संग बहुत त्र कलाक सुधी मां घेर मैं मारू दादा दादा देह घनी वक्त संपत्ति कहते हैं निरुबेन कहते आप पुत्र कहते हैं अगर कोई गणकारता नहीं गे टाइम ए दादा तो विदराग से कई दृष्टि मे पे तो क्या પણ મેદા દેહ ઉપકારક થયો છે એટલે આ બીજું તો પછી શું બધા વ્યવસ્થિત પ્રશે તો બોલવાનું મારે રહ્યું નથી उत्पादन को गया। के गया। दादा गांधी जी ने बात में आओ बनतो तो सरदार पटेल काडू पकड़ी पकड़ी में बार करता था जे कोई ना ये बरो ना ये बराबर के दादा पण आवे आप तो वितराग रहाया पछि करू शु आ ने ने हिसाब विचार कयो हां आ बंधी देख ले जिन से आते थे कैसे जाने आउ दे ये बैठेला दे दे दे पटेल ना एक तो पछिया મારે માટે ઇન્ટરનલ ડિસિપ્લિન નહી જરૂરી નહીં પણ એના માટે ના લો કરવાનો ના હોય <प्णग> okay, तो दादा मार छोक नु लग्न होने वह दर्शन मरा दीक नु लग्न होूड़े धूलर मेरे आप जेने हूं देहधारी परमात्मा मानूचु मेरे त्या लवा पीछे छोकरा ने वह दूर ने अपना दर्शन करने ज्या हो કારણ કે આ યોજના અત્યારે પરિણામ જ છે બધા સાડા અગિયાર સુ છું કઈ કઈ કઈ લિમિટ હશે જ નઈ લિમિટ હશે એ વસ્તુ જુદી છે હશે કઈ કહેવા છું તો હશે એટલે દાદા જે બને છે સરસ થઈ જાવ સરસ થઇ જાવ ને તે બીજું થવાનું છે સરહ જ હોય સર હોવું સર થતું નથી પોતે પોતાનાથી સર છું સતત થી થાય છે એવું જાણે છે નહી મને કા પણ આમાં તાબા પણ નથી વ્યવહાર નથી હિત ના માટે કે હિત માટે કેટના માટે ના ના એદી વેલોટીન દે આટે વટે જાય કે મહોરજી જાતે નહીં એમાં અમારો કોઈ જવાબ નથી એનો કોઈ અમારો જવાબ નથી આ તો સંજર્ટી બધું જગ્યાએ આખું ફેલાયેલું છે આને આજે મે આ એક બે આગ્રહ કરતો હતો કોઈ નો ટુવાલ નો હોય તો મને અરાતું નથી આ બધું કહેતો બજાર માંથી ભજી વાળા ખાઈ જો પછી બી ગુણાકાર નહીં આ દેવાથી બીજા બીજા ભજીયા કઈ લઉ તમને લાગતું તમે કેવું રાત હતો બધા ગુણાકાર એટલે ટાઈમ દેખવે એક ગુણાકાર નહીં એના ગુણાકાર દેખાય આ બધું એ સંજોગો ભેગા થાય તેના બીજું તમારું છે મારે હિત કરવું નથી દાદા મને ખ્યાલ આવ્યો ચંદ્રકાંત કીધેલું એમનો જરા એવો આગ્રહ હતો કે આપ અમુક પ્રકાર નો તકલીફ થાય છે આવું થાય છે માટે આમ ના કરો તેમ ના કરો પછી છતાં એમને દબડ બેસતું નતું એટલે આપણે કીધું કેટલીક સરસ રાખે એની પાસે પણ એ બધું છે તે વ્યવસ્થિત એ કરવું છે એવું મારે છે ડાક્ટર જેવું બોલે છે હું તો આંતરિક સ્થિતિ જાણું છું શું કરું આંતરિક थे है। है। काम ज डी गए मैलेज મનતા પડે ને જે ખાતા દેવું હોય તે ખાતું ચૂકવું પડશે તમે ચૂકવ્યું પડે જગત આખું બીજું કહીને જગત ઊભું થયું ક્યારે ઉભું થયું બીજું કરવા ગયા ત્યારે બીજું કઈ છે દાદા વર્ત છે એવું વર્ત છે ઝાડ બધા દરેક હટીલો નથીલો નથી પણ પછી આપ કોટલું થયા પછી ઉચકનાર ને માટે નઈ અનુલક્ષી ના વાત કરું છું ઉચકનારું છે પણ એ પોતાની જાતિ જે આ બધું પુસ્તી કરી ચેતન ચેતન છે ઓછી વાત છે પાવર ખરાબ થાય માન્યતા એટલે કેવી દા ભાઈ દુનિયામાંથી કોઈ એક માણસ આવ્યા મને દોષિત નથી પુરાવા કર્યા બધી વાંધી વાત છે બધી અને તેથી તમને નિર્ભય થઈ ગયા કોઈ ગુરુ કોઈ છે પોતપોતાના દોસ્તી બંધાયેલો છે પછી દોષિત છે કોઈ તમારા માટે દોષિત કોઈ નથી ને ના દોષિત છે તે બાજુ બે આ નિયર નથી આ સંજ્ઞા છે લોક સંજ્ઞા લોક આ તો દાદા એવું થયું પેલા કૃષ્ણ ને અર્જુને પૂછ્યું કે મને બતાવો બતાવો બતાવો ના પાડી કે ના એ તું જોઈશ ના તું જોઈશ એને બઉ એ કર્યું એ વાત મજબ આપડા अरे दादा अब तो अमरीत मानिए नहीं तो, बारे बारे आवी के... तो के प्रत्यक्ष मुख नु कारण शुरू बीजा का राग जो है राग ना जत्सम बद નરેશ ને નુકસાન કરતા ને માનો આપડે કરવું તું મારે શું કરવું એવું છે ને આવી રીતે દરેલું છે અનંત શોધખોળ સમજાય ને તેની હજ સુધી એનો મિજર કહેલો આવતર જ્ઞાની સિવાય બધા ચિંતા આધારી વાત જાય તો પડી ગયો છો એટલે ને ને વધારે હતી દેવા છો તમે આ રીતે બધા મૂકી છે જે રીતે મેં મૂકી એ રીતે તમે મૂકી છે આ તો તમે તો ને એટલે મારે બોલો તમે તો તમારા આ બધા માનું છું હું જવું તો આવતો નથી દાદા ના જવા જાતના દ્રષ્ટાજ હતો સમજવા જેવું છે બઉ બુની વચ્ચે છેલ્લા પ્રકારનું વિજ્ઞાન છે હું કેવું તીર્થંકર વિચાર તે પછી મેં એજ જોઈલું બધું મેં જ જોઈ લે રાય જે બોલ્યા છે ને ધોયું પડે કોને લડીએ કોડીએ કે દીધા લડીએ કદાય રહીત થઈ ગયા એટલે બસ થઈ ગયું કસાય રહીત શરીર હારથી કરવા ભગવાન થાય ભગવાન માં ભટ્મગ્રહ આવી રહ્યો છે આ દુનિયા ભર બહાર હશે અને ધર્મિન થઈ જશે બન્યું નથી બનશે નહી કે પછી એમના શિષ્યોએ કહ્યું શિષ્યો બધા ઉભેલા ભગવાન પોતે ઉભેલા પેલા બે શિષ્યો પેલા ગોસા ગેલ્યા દેતા જ નહીં બારી ગયા ભગવાન પેલા તે દેવ લેશ્યા શીખ્યો હતો તો આંચમાંથી નીકળે એ લેશ્યા નીકળે તમે રામ હશે જરા કરો કશે જીવનતા આવીશ વધ હોય એવું થાય નહીં જોઈ આપડે જોયા કર મને તો ડ કેલી તમારી સહી રીતે કે હું તો રહી રીતે ખવું શું કારણ કે બોમ્બે હોસ્પિટલમાં કઈ આવ્યો ને એ સાચું બોમ્બે હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે આ ભાઈ બે દિવસ કાઢી શકશે નઈ અડતાલીસ કલાક માટે ઘેર લઈ જાઓ હવે અડતાલીસ કલાક કાઢશે મહિનાથી રહી એ લોકો દહ બધી કરી જોઈ પછી કે ભાઈ અડતાલીસ કલાક માટે ઘેર લઈ જાઓ એટલે કનૈયો ભાઈ હતો તે આવ્યો તું હા દર્શન આપવાનું શું આ દર્શક નજીક બોંદ હસ્તીલો હતું ત્યાં ગયા જોતા બધું નાખે જોતા તમે જોતા આવું તમને હાથ પેટ થાય નહી આ અત્યારે ગયા પેશન્ટ પણ હતી પછી તમારે કેતાની સાસુ વાત કરું છું ડાક્ટર કેટલા પછી અલ્લાહ હોય તો એટલે અલ્લાહ ના માની છે અને ડાક્ટર છે નિમિત્ત છે ઘર છે નહી શું કહું પણ તે ગભરાશ નહી ગભરાય વાત બેભાન જેવા થઈ ગયેલા હવે ડાક્ટરો તો એવું જ કે તમે જેમ કઈ કરી આવો એમાં ડાક્ટરો શું કરે એવું છે હું કરાવતો નથી કરાવતો એવું મારા હાથમાં હાથની વાત નહીં મળે બોલવું પડે એવો ઈચ્છા પણ એવું ગયા એવું સિલેમ જ નહી હમણાં એવો જોઈ ઊચાર બહુ રાપડ વાળા પછી વેડી ગયો મુંબઈ થી મુંબઈ થી ખબર વૈષ્ઠે છે એની પર કિંમત જોઈ હતી ખબર લખી એ તમે આજના દાદા ને જોયા અને પછી શુક્લ સાહેબ ને લખ્યું કે તમે હું જજો દાદા ને દાદા ને આઠ ને આઠ સીધી દવા ચાલુ કર્યો હા એ બધું દબાણ એટલે અહિયાં ગયા રાખતો પછી જશે એમને કહ્યું તમે આપો આમ કરવું પછી બે દિવસ મગું દૂધ ઉપર હું માનતો નથી કોઈ અત્યારે કોઈ ડાક્ટર નું માન્યું નથી મેં પણ આમનું માન્યું શું કારણ ધીરે બધી તારે આવું થાય કોઈ તારે ચંજો ભેગા થયો નથી એના કયા પ્રવાયું તેવું રહું રહી બરોબર સરકારે લખ્યું કે વન ટુ થ્રીપોઝન લખ્યું કર્યું છે એટલે મને એસ પાછું વરકી નહીં મળવા જેવું પેલો ઘર બે હવું દ ને નિમિત્ત છે સારું તો કામ થઈ જાય બીજું કઈ નહીત આપડે સરસોડ આવી કે અહંકાર ના કરે લક્ષણ દેખાય નું ખબર ક્યારે પડે ઉપર હતું બધા નીકળ્યું ચોરાણું પર આવી ગયું અઠાણું પર અઠાણું પર પછી બીજી વખત ચોરાણું પર બધો પેલા ઉપર નઈ પેલા ઉપર આધાર ઉપર ઉકેલ નઈ પણ હિસાબે કાઢી કરો જે ગભરાવા જેવું ડાક્ટર કે આપણે ગભરાવા જરૂર એતો એકથી પડે ના ચંદ્રામ બઉ પાકા છું હું મરી મારે બીજા સુવા દેવું નથી એક મિનિટ નો ભરસો નથી માટે તમે આ રૂમ બિલકુલ હોવાનું બંધ કરો પછી કદું ને ભડકા્યો બાકી આમ ઘેર્યુંટલી પડી જાય ચક્કર પડી જાય હજુ પાડી બધી નિમિત્તે નિમિત્ત માનવું પડે અને મનાયજ જાય તમારે ના માનું નિમિત્ત છે કારણ કે વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત નિમિત્ત બીજી બધી છોકરા હોય દાદા એવું લાગ્યું કે અપૂર્વ જ્ઞાન કાલે કઈક એવું બહાર નીકળ્યું એ વાત નીકળી જાય ભય નીકળી જાય બધા કેવું રગર કોમને ભય જ આ લોકો કે એમને સાથે લખ્યું મારે સ્લન્ટ ના કરો શું કહ્યું ના કરવું આપણે ભયજનક ત્યાં આવી છે આવ્યું છે આપવું પડે આપડે બલીસરિયા વાળું એ તો નમદા વાળા લખવું પડે એમને લખવું પડે આપડા મહાત્મા રામજી બધા અનુભવ શું બોલતા ભગત ને બધા અનુભવ મન બગડી જાય બધું બગડી જાય અને કેવું સરસ થઇ ગયું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હા ના ગયો તો મને બગડત કે એ તો કેસ હોય મેં પેલા ભાઈ ના પાડી છે કેટલા ધારા વિચારો હેસે ખ્યાલ રહેશે પછી કઈ ભણ જ નહીં સંક્રસણ રમકડા હોય ને નિરૂધ ક્યાંક ડાક્ટર આવું કેવી છે ડાક્ટર કે સામાનજી થાય ડાક્ટર વિચાર એવું નથી સામાન્ય જે દેખાય પડે એવું બોલે પડી જાય દાદા આપણે એનો કેસ મારી પાસે હતો દાદા એમાં જરા એવું હતું એટલે મેં એમને કીધું મેઘું ભાઈ આ કેસ ની અંદર બે ત્રણ હકીકતો તમારી વિરુદ્ધ જાય છે એટલે અહિયાં ઠરાવો પણ તમારા કદાચ ગેલ આપ આવે ત્યારે મને કે છે હું દાદા પાસે જવું છું તારું કશું હવે હું દાદા પેલા સમાવાળા અપીલ કરી તારે મને આ બીક હતી મેઘ અપીલ કદાચ એલાવ થાય ત્યારે મેં ફરી પાછું કીધું મેઘું ભાઈ આ તમારે સાવજ રહેજો તારે ના હું દાદા પાસે જઉં છું કીધું કે તારું કશું બગડવાનું નથી તે અપીલ અંદર પણ એ તમારા અધિકાર સિવાય બહાર ની કોઈ અધિકાર છે એના પર માં એમ થાય કે મારું બેજોગો થઈ યાર સંજોગો તમારી માલિક છે ગમે તેવી વસ્તુ કઈ લોક નો અધિપતિ નહી બેઠો લોકો પોતાની જાતને હિન મા આ ભાઈ ભલી વાર નથી તારે વાર નથી કચ્છમાં ગયો નઈ દાખશે કે અહી થી હાલવાનું નહિ કે છે આ પલંગ માંથી હાલવાનું કાલે દવાખાના હાજર થઈ મેઠીઓ કશું નહી કશું નઈ હું આવું છું ત્યાં ગયો બધો ગયો આવ્યો તો જ્ઞાન આપ્યું બધું જો અલ નઈ એમ કેતા નિમિત્ત છે આ માસ આપડો નિમિત્ત તમારે કયા પ્રમાણે ચાલવાનો ભાવ થાય નિમિત્ત છે મારું આ કામ માં ના થાય બધી વાત હશે નહીં દાદા ના પણ અમદેર હું શું દાદા જ છીએ બે ભાઈ ના કોઈ પેસો ને કે આવતો ભાવ ને જો વટેશ્રી વટેશ્રી વટેશ્રી લઈ જાય ને તો તમારે વટેશ્રી જરૂર નહીં ને પાછી કેવું બધા